બેફામ થતું કેવું થાય બેફામ પછી આમ માં લાવવું કેટલી મુશ્કેલી પડે બેફામ તમે જમા બેફામ થયેલું છે કાબુમાં આવે તે બધી ચીજો પેહલા બે ત્રણ ચીજ હોય ભાત હોય દાળ હોય રોટલો રોટલી હોય બસ હોય ના રોટલો હોય રોટલો છાસ રોટલા અત્યારે બધા કઈ સુધી અત્યારે મુંબઈમાં કેટલાક મકાન તો એવા જાઓ ને જોવા ને તમે એમ થાય કે આ સી રીતે અમારે છે પણ આવી હંમેશા કેમ પૂછાયું મને ઊંઘા હતી પણ જળ જેવા થઈ ગયા છે એટલે શું થાય પાંચ લાખ ના તો સાવ સાધારણ થઈ ગયા દસ લાખ કેવું હોય તો આ રસ્તો ને બીજું કઈ જાતે કડવા ના આવે આપણે આપણું માહિતી મન કઈ આપણું કેટલી જલ્દી મુશ્કેલી હોય એમાં તો કરવા ત્યારે બાકી રાખી લોકર આવી પૂર્ણ હંમેશા ઇન્દ્રિય સુખ ના વળી જ વળી જાય શું થાય પુણ્ય ભગવાન ના પાડે એટલે પુણ્ય કરવા જેવું નથી કે પૂર્ણ કરવા જેવું નથી સંસારમાં કોઈ જાતની અડચ ના આવે એવું પુન કરી શું કે છે અડચણ ના આવે બીજું કઈ ખાવાના ટાઈમે ખાવાનું નાવાના ટાઈમે નાહવાનું એવી અડચણ ના આવે કે પાણી બંધ થઈ જશે પેલું પેટમાં પાણી ના લે એવી એવી સેઠવી હતી સારા કાળ માં કે સૂર્યનારાયણ ક્યારે ઉગ્યો ને ક્યારે હાથમાં જાણતા જ ના હોય એવા પેલા કોઈ માથે રાજા છે એવું જાણતો નતોભદ્રિદ્ર શાળી પેલા પેપરો તો હા છાપા નું એવું કશું નઈ મન છે મન છે તે બેફામ થાય ચલી જાય એવા સાધનો જ નતો અત્યારે બેફામ થાય ના કલાક તો એની જોડે કરીને જો સંસ્કાર મળી દે કલાક તો બબલા છાપા વાંચવા માં અનુબોધ ના બાય છે એના માટે સવાલ નથી મને સ્થિર થવાનું એક સાધન બધ્યું ને જીવ છે દુષણ કાળ છે ઘણા ગણા પ્રયોગ કરીને પણ ક્ષમતા ના રે બે ને એક વખત દર્શન કરી ગયા એક વખત એવા મે માણસ જોયા છે કે એક વખત દર્શન કરી ગયા એ માણસ ને મને મળે અત્યારે બહુ આનંદ રહે છે આવો કશું તમારો તમે જેવા છો તેવારીસા તો વાર ના હોય ને પછી ચારે રીતે અંગુઠો હળી ગયો કલ્યાણ થઈ જાય આખો આમ તો હાથ ગયો છે ને અંગુઠે તો બધા ગાય છે ને કઈક શું સમજ નીકળે છે અમૃત બધું નીકળે છે અમૃત નીકળે છે શું કર્યા પછી તો ઉઠાડવા મુશ્કેલ પડે છે જેના ચિત્તવૃત્તિ બંધ થાય એવી કોઈ દવા નથી વર્લ્ડ માં જરાવૃત્તિ બંધ પડે તાડું આપડે બધા બેસી ઉકેલ લાવો ને મોક્ષ માં પોચાડતા સુધી દાદા અત્યારે જે કામ કરે છે મને તો ચેતવણી આપે છે એક દે ભગવાન તરફ લાગે સ્વરૂપ નો જાપ કરે તો થઈ જાય સ્વરૂપ નો સહજાત્મા સ્વરૂપ પરમ ગુરુ ના એ સ્વરૂપ નો જાપ નથી ભગવાન ની ભક્તિ છે કે કે પોતાનું સ્વરૂપ શું જાણતા નથી મારી શાંતિ કસતી નથી કરે છે નિરંતર ક્ષણે દુઃખ ના થાય ચિંતા ના થાય ઉપાધિ ના થાય તમારું સ્વરૂપ છે માટે આવો પેલું અમે સ્વરૂપ નું જ્ઞાન આપીએ પછી તમારે કાયમ નહી શાંતિ શું કહ્યું સ્વરૂપ નું જ્ઞાન બાકી સેજાત્મ સ્વરૂપ મારા પણ ગુરુ મંત્ર એ તો ભગવાન ભગવાન મંત્ર બોલે આપણે આપણને થોડી હેલ્પ કરે શું કરે છે કેટલા વર્ષ બે વર્ષથી જતી નથી બે વર્ષથી આ સ્વરૂપ જ્ઞાન લીધું જતી નથી શાંતિ જાય નઈ શાંતિ થાય નઈ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 દાદા ભગવાનમું આશ્ચર્ય છે કામ કાઢી દે છે શું કહ્યું અગિયારમુ આશ્ચર્ય દસ આ અગિયારમુ આશ્ચર્ય કલાક માં પરમાનન્ટ શાંતિ શું કહ્યું થાક્યા ના હોય અહિયા ને ચાલો હવે થયું જઈને આવ્યા આપણે ના ભલે તારે એ બધા સાધનો છે એ સાધ્ય માર્ગ નથી અને આ સ્વરૂપ જવાબ સાધ્ય માર્ગ છે શું છે સાધ્ય માર્ગ